એટલે અત્યારે જે વર્તમાન સંજોગ છે આ મચ્છર નો આવ્યો છે આપણને શું તો એ વર્તમાન સંજોગોમાં આપણું વર્તન સ્વરૂપે શું હોવું ઘટે जुदी हो ए, एमने जुदी हो ए, जुदी हो मैंने अंदर केवे आत्मा दर्शन આપવા માટે સામે થી મચ્છર આપણી આંખ સામે મોડા મચ્છર માં મચ્છર છે અને ઈ ફક્ત કનેડે જ છે ત્યાં સુધી એને શુદ્ધાત્મા સ્વરૂપે ક્યાંથી જોઈ જ ના શકો ખરેખર એ આપણે ડિસ્ટર્બ નથી કરતા घनी बात करता बोलता हो तो जाए। बने के ना बने ना बने, बने ना। કેટલા જન છો કલક્ષી પચીસ એક સાથે સાથે કર્યા કર્યા અરે શું વાત કર્યા આજ પ્રસંગ કેવી દ્રષ્ટિ રાખી આપણે આગળ વધવું જોઈએ બિલકુલ એટલે એની એની આજ્ઞા સહેજે કેમ વર્તાયા રિલેટિવ અને રીઅલ નહીં એ તો પોતે સત્ચિત આનંદ એની જેટલી સમજ છે એના આધારે જ વર્તાશે છતાં નહીં વર્તવાથી વર્તાતી નથી અને વર્તવાથી વર્તાતી નથી સ્પષ્ટ વેદ એ બે સાથે સાથે આ બધું કેમ ઘડી ઘડી આંખ આગળ મો આગળ આવે છે પછી જેવું અંદર થયું ઓહો આ તો સામે પછી એના પ્રત્યે જે આખું એક શુભ જેવું હોય ને એ આખી બદલાઈ જશે તરત જ તમારા અંદર એટલે તમારી આ જીવવાની દ્રષ્ટિથી અમને નવી દ્રષ્ટિ મળી હા दृष्टि वपराया करे एना परिणाम स्वरूप अंदर एक अनुभ दर्शाय अयोग तो ये बदर नि रिजल्टी तो समझे परिणाम स्वरूप स्थिरता है स्थिरता तो बदाय एक महात्मा मैंने बहुत सरस प्रश्न करेलो कि आप आटला बढ़ा वर्षो थी सत्संग में जाइए कीतन भक्ति में जाइए छे तीर्थों ज्ञानी पुरुष प्रमाण सुन आपने के पूछ आप जवाब आप आज्ञाधर्म विषय सा ज्ञान लीधेलु सत्संग खूब करे भक्ति खूब कर એવું કોઈ માપદંડ છે કે જેનાથી આપણી પ્રગતિ થઈ રહી છે કે આ પણ એક ટેવ પડી ગઈ છે કારણ કે મન વચન કાયા ની કોઈ પણ ટેવ કોઈ પણ ટેવ એમ ए जो अंदर ने स्थिरता न करती हो कहीं पर बने परिस्थितिओ संजोगो जुदी जुदी फाइलो व्यक्ति साथ कई प्यहारो एनता वर्तन थी जाए अपनी अंदर रहे छे के स्थिरता रहे खरेखर को નિશ્ચય નિર્ણય થી હું કેવળ શુદ્ધાત્મા થઈ રહેલા વર્તન વખતે આપણી અંદર શું સમજ છે અથવા શું સમજ હાજર થાય છે એ આપણે સમજ્યા છે એનું પ્રમાણ છે સમજણ હંમેશા રિઝલ્ટ ઓરિયેન્ટેડ જ હોય બરોબર કારણ કેસમાં થયું અમને થોડુંક મારા સાહેબ પાસે ગયા છે હાજી હવે થોડુંક આપડે એક્સટેન્ડ કરી લઈશું પંદર મિનિટ બધા મહાત્મા શું લાગે છે ઉનાળાનો દિવસ છે ને એટલે લાંબો દિવસ છે જે આપણે એટલે આપણે જો મુક્ત ને કહેવાય આપણે કાર આપણો ફી કરી થઈ ગયો બધો ગુપ્ત કાર છે કાંતિ આનંદજી સમજેલો સમજાઈ શકે શું કહ્યું આવું છે અને એ ક્રિયા નથી એ ક્રિયા નથી એ અનુભવ પ્રમાણ છે અને વાણી નીકળે છે એટલે આજનો પૂગલ વ્યવહાર છે બધો આપણો કરિયુબનો એની સામે આજ્ઞા ધર્મ આખું આ કળિયુગમાં સત્યુગ જીવન જમવાનો મોટો પુરુષાર્થ છે અને વ્યવહારમાં છે મન વચન કારણો આપણે પોતે પોતાથી પોતાની સમજથી ભેગો કરેલો બધો કોઈ આપણામાંથી કોઈ એક પણ ના હોય શકે જ્ઞાની પુરુષને એ વખતે આપણે વ્યવહાર ભરી લઈએ આપણી દુકાન ભરીને બધી દુકાન માડીએ કશું ખબર નથી એટલે દાદાની આ વાત બહુ મજાની છે દુકાન મન વચનકારાની દુકાન ણ તો આવી ગયું બુદ્ધિ છે બુદ્ધિ અહંકાર અને શરીરનું ચિત્ત હોય છે એટલે શરીરમાં જે માલ ચિત્ત બધી વ્યવસ્થામાં કામ કરી રહ્યું છે હમ આટલામાં જ છે બીજે ક્યાંય નથી એટલે શિવ ધર્મમાં પણ મોટા ચુસ્ત શિવ ધર્મીઓ હોય છે ને ત્યારે શિવજીને શિવમાં સાહેબ હું બલિદાન કરું છું તમે મારું સ્વીકારો અને મને હમણાં પ્રગટ થાવો કે મને આ કરો એ બધું ઘણું કરે છે તે અમુક અમુક તો એવા હોય છે ને અને કમળ કે છે આટલાને શું કે છે આખા શરીરનો ભાગે છે આટલો મોટો છે અહીંથી આટલો આખું ધરી દે શિવજીને અને આજે આપણી કેટલી શક્તિઓ છે બધાની જ્ઞાન તો ભેદ જ્ઞાન જ છે પરંતુ એ જ્ઞાન આપ્યું દરેકના મન વચન કાયા સાથે રહીને એ મન વચન કાયા આપણને આપણી રીતે સારી રીતે બંને દ્વંદ ભાવોમાં પણ એક સ્વભાવી કામ કરે એક સ્વભાવ અનુભવ છે આપણો કોઈને છોડશે નહીં સાતાવેદની અસાતાવેદની કોઈને ના છોડે એ તો કેવા જ્ઞાન સુધી ચાલે છેલ્લા નિર્માણ સુધી કારણ કે આત્માનાનંદ પ્રદેશો एकज कर्म एवं छे छेले गो, गोत्री गोत्र जता एट आज्ञाधर्म एट गंभीर है कि केव के ज्ञान केवज्ञान स्वरूप बात करिए बोलीए बढ़ू सारूँ आराधना है सीद्ध स्तुति है बढ़ूज है परंतु व्यवहार वगैरह एम पुति लाभ मलवे सिद्ध स्तुति कर मुख्य परंतु क्या निश्चय प्राप्त पीच्चय प्राप्त पची व्यवहार ने प्रभु ये कयो। वीर प्रभु व्यवहार कहो आदिनाथ वीर प्रभु सुधी बधाए व्यवहार कहो સામાન્ય ભાવે તો વ્યવહારમાં જ બહુ વાતો થાય છે લોકોને સમાજમાં ને આપણા લોક જ્ઞાનમાં લૌકિક જ્ઞાનમાં વ્યવહાર તો બહુ મોટી વાત છે આજે અને એમાં કેટલી બધી કેટલા સ્વરૂપે ભેદા સ્વરૂપે હોય બધો વ્યવહાર એટલે વ્યવહાર અહંકાર જન્મે છે અને અહંકાર જ મુક્તિ પામે છે અહંકાર વ્યવહાર વગર હોય અને હું મારાથી મુક્ત થઈએ છીએ ખરા પણ બાકી રહ્યો વ્યવહાર આપણો વ્યવહાર મન વચનકાર જ્ઞાની પુરુષ ના રહી શકે પરંતુ હાથમાં નતું અને આપણે રાખ્યું હતું એ અમુક ભાગ છે શરીરમાં અને એ શરીરનો ભાગ છે આખો વાયુ છે અને વાયુ સ્વરૂપ આપણે ચારેય ગતિઓ ભટકાવે છે એ જ્ઞાની પુરુષ એ ઉડાડી મૂકે અને હજુ આપણી પાસે બધા પાણી જેવાના બધા ટેવો બધી પાર વગરની છે બરફ થઈ ગયેલી હોય બધા જ હોય છે એ તો આપણે જોવું પડે જ્યાં સુધી એક્સરેમાં આપણે જોઈએ કોઈના રોગ જોવા હોય તો ડોક્ટરો બધા શું કરે છે એટલે આ બધા રોગો તો હોવાના શરીર આખું રોગરું જ બધું છે શ્રીમદજી કહે છે ત્રણ કરોડ રોમ અને રોમે રોમે ત્રણ ત્રણ રોગ બહુ નાની સંખ્યા થઈ ગઈ ને આ શરીરનું પૂતળું આજે કળિયુગનું અને એમાં જ્ઞાન હોય એ બહુ સંભાળીને એ હાઈટે મૂકાયું છે કે બે બાજુ ઊંડી ખાઈઓ અને એક પગ મૂકીને આમ જ આમ જ જાય આટલું પ્રમાણ આવું અહીંયા આવે છે આપણે બ્રહ્મચર્ય બધાનો ભાવ તો હોય શું અને આજે આપણે જોઈએ છીએ કે વ્યવહારમાં પણ બધા હોય છે છતાં પણ કોઈ ઓછા પારી શકે પરંતુ આ વિતરાગોની ભાષામાં જે ભાવ શબ્દ પર બહુ ભાર મૂકાયો છે ભાવ અહીંયા આગળ ભાવ તે મહારાજ સાહેબે કહ્યું ને એટલે કે આ શરીરના કર્મો તો બધા ખાલી થતા જાય છે કુદરતી રીતે એમાં આપણને બીજો નવો આશરો ના થાય એ આપણું જીવવાનું છે અને આજ્ઞાધર્મ આ જ છે બીજું કશું નથી કહેતો આજ્ઞાધમ વ્યવહારને વ્યવહારથી વ્યવહાર રીતે સમજાવી દેશે સારી રીતે બધી જ રીતે પણ એ દરેકને પોતાને પોતાના શરીરના પ્રતિના સંદર્ભમાં સમજાય તો જ નહીં તો નહીં દરેકને પણ અનુભવ બધાનું નામનો એક જ હોય સ્વાદ એક જ આપવાનો છે સ્વાદમાં ભેદ ના પડે સાહેબ હૈદરાબાદ શું નામ આપનું હા આપણે સાથે આવ્યા વસંત શું એવું છે કે નિશ્ચય તો નિશ્ચય જ છે એ શબ્દ માં આવી શકે એમ છે જ નહીં પણ વ્યવહાર આખો છે અને વ્યવહાર એટલો શુદ્ધ થઈ જાય કે જેથી આપણી અનુભવ દશા નિશ્ચય સાથેની વચગારાની દશા એની શબ્દ અનુભવ પ્રમાણથી પ્રસ્થાપિત થાય ત્યારે જે અનુભવ પ્રમાણ હોય છે ત્યાં સિવાય નહીં હવે એમાં વર્તન શબ્દ આવે છે એ બહુ મોટો શબ્દ છે વર્તન આપણે બધા બોલીએ છીએ વ્રત બોલીએ છીએ કે નહીં અને એના પરથી વૃત્તિ આવ્યું એટલે ભાગ છે આ બધું જ મન વચન કાંયાનું વર્તન સ્વરૂપે ના હોઈ શકે એ તો ખાલી થતી દુકાન છે પણ નિકાલ થતામાં એને સરખી રીતે નિકાલ થાય એટલે પાછું આજનો વ્યવહાર છે ને આજના વ્યવહારને બધાને બહુ રસિયા હોય એક બે આઈટમ રાખવી પડે એક કહ્યું કે અમારું અક્રમ વિજ્ઞાન ખુલ્લું કેવી રીતે થયું કે જે છે તે એમને ખબર નથી કે મને શું આપી જાય છે પરંતુ એમને જે છે તે એમને બધાને સ્વીકાર્યું એટલે બધા અહંકાર જ આપ્યો છે બને આપણે દાદાને શું સોંપ્યું આ વસ્તુ બધા અહંકાર આપી જાય છે અને એમાંથી આખોર્યું એટલે આ કાર બધો ભંગાર મટીરિયલનો કાર છે બધો મન વચન કાય કોઈ કંઈ કંઈ શકે એવું નથી કે આ બંગારમાં કંઈ કાં પડ્યું છે કશું બધું બંગાર એટલે આપણા સાસ સાહેબે અક્રમ વિજ્ઞાનમાં બહુ શોધ શોધી કાઢ્યું અને એક વિજ્ઞાનના અંકમાં કહ્યું કે અક્રમ ક્યાં ખુલ્લું કેવી રીતે થયું તે જે લોકોને ગમતું નતું એ મેસે લોકોને એક્સપોર્ટ મારા માટે ઇમ્પોર્ટ થઈ ગયો અને જે લોકોને સદે બધાને ખુશ કરો આ વાત રહી બધી સમજ્યું ને એમાં મારું જ્ઞાન પ્રગટ થઈ ગયું પ્રગટ થયું ને એમની કલ્યાણની ભાવના એ આ વાત કામ કર્યું આમાં આપણા પુણ્યનો જસ તો દાદા આપે જ પણ આપણે સમજી લેવું પડે કોઈને પણ જસ આપે કોઈને પણ વાત કરે ત્યારે સમજી લેવું પડે કે અહીંયા બહુ ચેતી જવા જેવું છે રસિકભાઈ નહીં હા રસિકભાઈ કે પણ પોતે ચેતી જવું પડે કારણ કે આજે વિશ્વાસ શું કહ્યું વિશ્વાસ વિશ્વાસ મહામુશ્કેલ છે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે અને છેલ્લે સુધી વિતરાગાર માર્ગમાં અને મુક્તિ માર્ગમાં વિશ્વાસ યોગ્ય પૂતગલ હોય શકતું જ નથી દુકાનનો માલ જેમ ખાલી થાય તેમ એનો નિશ્ચયનો આખું જ એના અંદર એના પ્રભાવમાં આ વ્યવહાર આવી જાય વ્યવહાર ચોખ્ખો થયો એટલો જ બાકી ના આવી શકે આપ આપણે શબ્દમાં નહી સમજાય બધામાં જ આવે એ તો અને એને દાદા એક જ શબ્દમાં કહ્યું કે પોતાપણું શ્રીમદજી એને શું કહ્યું આ પોપુ શ્રીમદજી ક્રમ માર્ગમાં આવ્યા પણ જ્ઞાની પુરુષ અને આ ક્રમ અક્રમની ભાષા છે પોતાપણું પોતાપણું બધા સમજી જાય એવા આપવું એટલું સહેલું નથી હજુ કારણ કે તે સમજ પુરુષ હતા એ સમજ પુરુષ હતા માહિર ભગવાન પછી ત્રણ આખા જૈન માર્ગમાં અને પાઠ ઉપર થયા મુખ્ય તે કુંદકુદાચાર્યજી પહેલાં બે હજાર થોડા વર્ષ પહેલાં ત્રીજા લગભગ અઢીસો ત્રણસો વર્ષ પહેલાં આચાર્ય અનુદનજી સાહેબ અને વ્યવહારમાં ગૃહસ્થ સ્વરૂપે આ શ્રીમદ્જી થયા શ્રીમદ્જી અને એમને પિતાજી અને માતાજી તરફથી અહીંયા કૃષ્ણ ભગવાનની ભક્તિને અહીંયા આગળ મિતરાગનું જઈને બધું બે બે ભગુ બે ભગું થયું કીધું શું એટલે શ્રીમદ્જીથી જે પ્રકાશ થયો છે એમના પત્રોમાં અને એમનો જે ગ્રંથ છે આખો એમાં બધી જ રીતે એમને કહ્યું છે એ કંઈ આમ આપણે આમ જ્ઞાન મળ્યું સીધા ચાલે જેવું નથી એ કે એટલે વ્યવહાર રિલેટિવ નિશ્ચય રિયલ રિલેટિવ એ પણ ફેક્ટ છે પણ એ રિલેટિવ ફેક્ટ છે અને નિશ્ચય એ પણ ફેક્ટ છે પરંતુ એ રિયલ ફેક્ટ છે રિયલ ફેક્ટ એટલે કાંઈ એમની થઈ ગઈ એ તો બધા આજે સમજે કારણ કે અત્યારની ભાષા જ આવી છે આપણા લોકો બધા સમજી શકે અને ઘરમાં આજે તો રિયલ ને રિલેટિવ ભણેલા ના હોય તો એ બોલતા જાય બધા સારી રીતે બોલે ફેક્ટ હવે રિલેટિવ ફેક્ટ છે કેવી રીતે આપણે સમજવું રિલેટિવ ફેક્ટ છે કેવી રીતે સમજવું કે રિલેટિવ આખું એક સ્વભાવનું છે પણ કોઈને સમજાય કેમ કરી બધાના શરીરો જુદા બધાના મન જુદા બધાનો બધો વ્યવહાર જુદો એક સ્વભાવ કેવી રીતે કહી શકાય તમે બોલો અગિયાર ગણધરો હતા મારું ભગવાનના એક પરંતુ આજ્ઞાથી એ આજ્ઞાને તાંતણે બંધાયેલા હતા એટલે આજે મહાત્માઓ બધા જ આનંદમાં છે બધાને આપણે સવારે વાત ના કરી કે પેલો રસિકભાઈ નારાયંદે એમનો એને બહુ બાપુજી બાપુજી કરીને બોલાવે અને આવ્યો હતો કેટલું ખુશ એને કશું જ નહોતું બહુ પહેલાં શરૂ શરૂમાં આવ્યો ને એવો હતોને ત્યારે જોયું પણ જતા કહ્યું કે દાદા મેં મને એક બહુ સુંદર અનુભવ થયો અહીંયા કે આટલા આપણે વીસ પચીસ બેઠા હતા એમને ત્યાં અંધેરીના ઘરે બધાના મોઢા પર મેં જોયું તો બહુ પ્રસન્ન આનંદ ચિત્ત પ્રસન્ન આનંદ જોયો મેં કહે છે એ એનો અનુભવ આ મને બહુ ગમ્યો આ વાત મને બીજી બધી સમજ તો નહીં પડે પણ આ મેં જોયું એને કંઈથી દેખાયું એને કશું નહોતું એની પાસે આ વાત છે મહાત્માઓને ક્યાંક આ બધા દેખાય છે આ તો તમે અમને બેસાડો સર વાત કરાવો પણ અમે જાણીએ બધા જ બેઠા છે કંઈ ને હા એટલે કાંતિભાઈ કાંતિ આનંદજી આ બધામાં નજર કરે ને તો કાંતિ આનંદજી અંદર બધામાં કાંતિ આનંદજી સ્વરૂપે પોતામાં પ્રતિબિંબિત થવું જોઈએ આ દીપક દીપકજી ને દીપકજી છે ને નજર મૂકો ને એમાં કાંતિ આનંદ તમને રિફ્લેક્સ હોવો જોઈએ નહીં સમજાયું એમાં હું આદો આ શું જુદાઈ ક્યાંથી આવી આ વાત છે કેમ કેવી રીતે થાય એ કેવી રીતે થાય એટલે વ્યવહાર દ્રષ્ટિ એટલી શુદ્ધતાને પામીને વિશાળ થતી જતી જાય અને નિશ્ચય દ્રષ્ટિ તો અનંત છે અનંત જ્ઞાન પ્રકાશ અને અનંત દર્શન પ્રકાશ છે તો એ અનંત બોલવાથી કંઈ અનંત થઈ જતી ના જા કોઈ દિવસ ના થાય કેવળ સ્વરૂપ હોય તો પણ ના થાય પછી વ્યવહાર છે એટલે એટલે વ્યવહાર જ મુખ્ય છે એ વ્યવહારને જેટલો દાદાએ કહ્યું કે મોક્ષ માર્ગ સમજવાનો માર્ગ છે એ આપણે કહ્યું ને એ બધી સાચી છે મોક્ષ માર્ગ સમજવાનો માર્ગ છે ક્રિયાનો માર્ગ નથી સમજવાનો માર્ગ આખો જ્ઞાનકાંડનો છે અને ક્રિયાનો માર્ગ આખો ક્રિયાકાંડનો છે બંને કાંડો જુદા છે પણ જ્યાં ક્યારેય એ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત હોય તો જ બાકી નહીં એટલે બહાર બધે વાત કરવી બધે હોય તો અત્યારે તો બધા માર્ગમાં જ આવી ગયા જો બધા આજે તો બધા વધારા બધા આવી ગયા ફૂલ થઈ ગયા હોય કાંતિભાઈ સાહેબ બધાની વ્યવસ્થા થઈ ગઈ કે કમ્પ્લીટ વાહ તમારી અંદર કોઈ એક એવું પરિવર્તન એક પોઈન્ટ ઉપર થયું હશે કે જયારે તમારી તમે બધાનો અહંકાર લઈ શક્યા અને એ અહંકાર તમારી અંદર જઈને ડાયજેસ્ટ થઈ ગયો અથવા બળી ગયો અથવા વોટ એવર તો દાદા તમારી અંદર એ પરિવર્તનની કયા પોઈન્ટે તમારી અંદર એ બોડીમાં એ વિશાળતા ખુલ્લી થઈ અને કેવી રીતે થઈ બહુ સીધી સાધી રીતે એવો સમય આવે નહીં એનું ટાઈમિંગ આવે નહી ટાઈમિંગ કોને કેવું આવે છે ટાઈમિંગ કોને આવે ના પણ અમારા લઘુ હું કહું છું રસિકભાઈ સાહેબ આપણા બધા અહીંયા જો જ્ઞાન દીક્ષા કરીને જોવું હોય તો આપણે બધા અત્યારે વડીલ કહેવાય ચંદ્રકાંત બેચના એમની પછીના જે પાંચ કે સાત હતા એમાંથી એ હતા અત્યારે તમારી નજરોમાં દ્રષ્ટિમાં અમે એ રીતે રહીએ એમની જોડે અને હવે એ જાણે પણ છે આ નજીકના લોહીના સંબંધમાં આમ બનવું શું સમજાય છે તમને બધાને શું સમજાય છે એ તો દરેકના સંસ્કારને એના પર બધું હોય છે એટલે અમને અમારું ટાઈમિંગ આવ્યું એ ટાઈમિંગ એવી એ ક્ષણે આવ્યું કે તે વખતે તવો ગરમ છે અને પાણીનું ટીપું પડે છે પાણીનું અમૃત બિંદુ આમ તો સવાર વ્યવહાર બધા અમૃત જ કે ને જ્ઞાને શું પડે છે અને તરત જ એનો અનુભવ એક જ દિવસે દ્રષ્ટિ અવરી હતી સૌરી થાય છે અને તે જ દિવસે જે પોતાનું સૂપ ચાખ્યું છે એનો આનંદ અને એની કુદરતી નિંદ્રા આવે છે દેહને આ બધો અનુભવ કુદરતી નિંદ્રા પણ પછી આપણે વિકાસ થયો મહિના સહજાત્મક સ્વરૂપ સમજાવ અને આત્મ જ્ઞાન એ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે એ શ્રીમદ્જીએ ખાસ આપેલું કારણ કે લઘુરાજ સ્વામીથી પણ ચીમચી દૂર હોય એટલે એમને પેલું ધ્યાન એમનું બરાબર રાખવા માટે કે સાહેબ આપ જાઓ છો તો આપતી પ્રસાદી આ ચિત્રપટ છે ચિત્રપટને રાખતા જ જોડે તો કોઈ કંઈક કંઈક તો એમને લાગ્યું કે હો હો સારો અમારો પરિચય છે છતાં જો આમાં મું છે અહીંયા જીવતા જાગતા પડ્યા છે તો પણ તો ભલે તરત જ આ એટલે કોઈ જાતની નેગેટિવિટી ના હોય જ્ઞાની પુરુષમાં કોઈ પ્રકારે ના હોય શબ્દોમાં ના વાણીમાં પણ ના આવે કોઈ પ્રકાર નહીં આવે જોજો એ અનુભવનું પ્રમાણ છે અનુભવનું પ્રમાણ કોઈની સાથે વાત કરે તો પોતા પોતાની સાથે જ વાત કરી રહ્યા છે એટલું એ અનુભવનું પ્રમાણ છે અનુભવનું પ્રમાણ તો બહુ મોટું છે જેમ જેમ આપણી અંદરથી નિશ્ચયથી આત્માનું શુદ્ધ સ્વરૂપની શુદ્ધ શુદ્ધતાની આપણી હોય બધા વ્યવહાર સાથે વ્યવહાર હોય ત્યારે તો એ હોય વ્યવહાર ના હોય ત્યારે દાદા કહેવું છે કે ફ્રી ટાઈમનો ઉપયોગ કરો તમે તમારા પૂતગલ જોડે એટલી બધી સી રીતે સુંદર રીતે રહી જાણો કે એ પૂતગલથી પછી બધા પોતે પોતાના સ્વરૂપે અનુભવ થાય ગમે તેવું તો જુદો નહીં દેખાય વ્યવહાર તો બધો જુદો જ છે પણ એમાં અભિન્ન કઈ નજરોમાં આ બે દ્રષ્ટિની નજરોમાં ચર્મચક્ષુમાં ચર્મચક્ષુ બહુ મોટી વસ્તુ છે પણ ક્યારે કે નિશ્ચય ચક્ષુ છે તો જ નિશ્ચય એટલે આત્મદક્ષ એટલે દિવ્ય ચક્ષુ છે આપણી પાસે દ્રષ્ટિ એટલા માટે દ્રષ્ટિ કહી એમને દ્રષ્ટિ કહી દ્રષ્ટિ આ માણસ આપણે બધા સર્વોચ્ચ ભારતમાં છે ને બધા આપણે પૂર્ણ જન્મ માનનારા એટલે આ તો બહુ બધા સારી રીતે સમજી શકે એટલે દાદાએ પછી જોયું કે આ તો જ્ઞાન લઈને ગયા કેવા જ્ઞાનનું બીજ પડ્યું અને થશે પરંતુ એને સમજાવવું પડે છે કે ભાઈ આ રીતે તું અમે કહીએ છીએ એ રીતે હવે રહેજે તારા વ્યવહારમાં કારણ કે વ્યવહાર પોતે પોતાનો લઈને આવેલો છે કોઈ કોઈનો વ્યવહાર કોઈ કોઈના સાથે હોતો વિષતો જ નથી ફાધર મધર એનાથી બાળક જન્મ પામે છે પરંતુ જન્મ પોતાના કર્મોથી જ પામે છે એમાં ફાધર મધર તો એક નિમિત્ત છે એ તો પહેલો જન્મી ગયેલો ના હોય ત્યાં સુધી આજે જન્મ ના આવે એનો પણ એ સૂક્ષ્મ જન્મ હોય છે એનો આ વાત છે આખી એટલે વ્યવહાર તો ઘણો બધો વિશાળ છે જેટલી વિશાળ એટલે આત્માનો જેમ જેમ વ્યવહારની શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ હા એટલે બે આંખોની શુદ્ધિ ત્યારે માહિત ભગવાને આ બે આંખોની શુદ્ધિ પણ એ તો સ્વયંબુદ્ધ હતા એમને ગુરુ એમના અવતાર જાતે જ જ્ઞાન થયું બધાને આગળ થઈ ગયું ત્રીજે અવતારે એમને આ બીજ પડી ગયું એટલે આપણા મહાત્માઓના આ બીજ પડેલું છે એટલે દાદા ભગવાનને કહે છે ને આપણે બધાના સ્વાદમાં અનુભવ આવે જ છે કે ઉત્કૃષ્ટ એક ભાવ અહીંયા તમે આજ્ઞા પાલન કરવાનો જો સિત્તેર ટકા તમારી આજ્ઞા પાલન થઈ હવે કોણ માપ કરવાનું સિત્તેર ટકા કોનું માપવાનું બધા ટકા મૂકવાનું બધાને ગમે ટકા જુઓ છો ને એને હિત્તેર ટકા આજ્ઞા પાલન થયું અહીંથી સીધો મહાવીર ક્ષેત્રમાં જશે એને કોઈ લઈ જનાર નથી એનું અંદર પૂદગલ જે સર્જન થાય છે તે એવું ચોથા આરાના પ્રકૃતિના સ્વભાવનું થાય છે અને જેવો પ્રકૃતિનો સ્વભાવ અને મહાવીધ ક્ષેત્રમાં જે પ્રકૃતિ અને પ્રકૃતિનો સ્વભાવ અને કારને બધું વર્ત્યા કરે છે બ છે એટલે પ્રકૃતિનો નિયમ જ છે પૂદગલનો નિયમ જ છે કે જે પ્રકારની પ્રકૃતિ એ જ પ્રકારની પ્રકૃતિ પર જ જાય ખેંચી જાય નિયમ છે આટલા માટે વ્યવહારને મુખ્ય કહ્યું બહુ મુખ્ય કહ્યું વ્યવહારને અને પૂદગલ આટલા કારણથી જ એક સ્વભાવી છે પરંતુ એ અનુભવથી સ્વાદમાં લે દરેકને આવે શરીરો જુદા હોય દરેકને પોતાના શરીરના સંદર્ભમાં જ સ્વાદ આવવો જોઈએ એટલે પોતે એટલા માટે કોઈ ફ્રી ટાઈમનો ખૂબ ઉપયોગ કરવો પોતાને જ સમજસમજ કર્યા કરો વ્યવહારથી ક્યાં વ્યવહાર છે હું હું સિદ્ધાર્થમાં છું પોતાને જ આટલી અને સત્સંગમાં દાદા ભગવાને ખાસ કહ્યું છે કે દરેકને અનુભવ છે અનુભવ ના હોય બને જ નહીં કોઈને આટલું બીજ પડ્યું હોય તો એટલે અનુભવને આપણે કરે એ બહુ સારી છે આને આમ થયું આમ થયો અનુભવ એટલે દાદા અક્રમ વિજ્ઞાનમાં અને શરૂઆતમાં પેલું બોધી કાઢીને બધામાં પહેલાંમાં અનુભવ મંગાયા હતા બધાએના ખાસ એમને કહ્યું હતું પણ એક વારંવાર નાખે જ્ઞાની પુરુષોને કંઈ જાણે પછી બધાએ સંભાળી લેવાનું હોય એટલે અનુભવ હોય તે બધા તમારે એ બધો સત્સંગ થશે અનુભવ અને અનુભવો તો એની વિશાળતા જેમ જેમ થતી જાય તેમ આનંદ આવે ધીમે ધીમે વિકાસ થાય એકદમ આનંદ છે બધા બેહ ખરા આટલું ફસતા મો બજાર કેટલું કેટલું મજાનું છે થાય બધા એમ થાય ના એ તો બધાને સેન્ટર તો બધાને જ છે સેન્ટર તો બધાને જ છે એ સમજવાનું છે સેન્ટર એ નિશ્ચય છે અને વ્યવહાર એ વર્તુળ છે એટલે વર્તુળ ભલે રહ્યું દરેકનું મન વચનકાના વ્યવહાર ગમે તેવું હોય પરંતુ કેન્દ્રથી ગમે તેમ વિચલિત થાય નહીં એ દાદા ભગવાનનું સામર્થ્ય હતું એમનું સામર્થ્ય જ આ હતું ગમે તેવું કરશે તો નહીં થાય એક જ એક જ જગ્યાએ ફિટ હશે એના વ્યવહારો હશે એના પર બધા સંજોગો આવશે પ્રેશર આવશે બધું આવશે આમ તેમ બધું થાય અહીંથી ના છૂટે અને આ લક્ષ્ય વગેરે આ ના હોય આ બેઠક ના હોય એની શું એને ક્ષાયક બેઠક કહી એટલે ક્ષાયક સમ્યક દર્શન કહ્યું કેવું ક્ષાયક હ કર્મની મોહ મોહબજારની દર્શન મોહબજારની પ્રકૃતિઓ બધી ક્ષય થાય સાત પ્રકારની કહી છે એ પૂરી ક્ષય થાય તારે જ એમને બીજ પડે છે કેવા દઈએ આપણે પરંતુ દર્શન મોહ મુખ્ય એનાથી મુક્ત થઈએ છીએ દર્શન મોહ એટલે શું કે દ્રશ્ય પોતે પોતાને કહે કે હું દ્રશ્યને જોનાર છું એ દર્શન મોહ કહેવાય આંખો જુએ છે તો આંખો જુએ છે તે એને આત્માના ભગવાનના દર્શન કરવા છે તો કે જોનાર આંખો છે એમાં પોતે કહે છે ના હું જોઉં છું એટલે હું ત્યાં જોડાઈ ગયેલો છે આ હું રમતો છે બધી હું હું ના પ્રકારો વ્યવહારમાં કેટલા અસંખ્યાત પ્રમાણે વ્યવહારમાં અને આમ તો જો જ્ઞાન નથી સ્વરૂપ જ્ઞાન નથી તો તો અનંત પ્રકારે અનંત પ્રકારે હું એટલું બધું વહેંચાઈ ગયેલું હોય છે અને નિશ્ચયમાં હું તો એક જ છે વર્તૃમાં કેન્દ્ર એક જ હોય કે કેટલા હોય અરે વર્તુળ તો બધા સમજાય ને ગોળ ચકૈતું પણ ગોળ હોવું જોઈએ બરાબરનું એનું એક જ હોય ને અને એ કેન્દ્ર ના હોય તો વર્તુળ હોય ખરું અને વર્તુળ છે તો કેન્દ્ર હોવું જ ઘટે આ સીધી વાત છે હમ એટલે શુદ્ધાત્માનો અને મન વચનકારનો સંબંધ આવી રીતે છે અને મનુષ્યમાં આપણે પુનર્જન્મમાં બધા ગમે તેમમાં લઈને આવેલા છીએ એટલે આટલું મને આટલું બધું થાય ને સમજી જ જાય બધા બધું સમજી જાય કે આ વર્તુલ એટલે કે બધો વ્યવહાર છે ને એમાં સમજ હોય તો એને એટલે કેન્દ્રવર્તી થયેલો હોય જ્ઞાની પુરુષની કૃપાથી ને વ્યવહાર ધીમે ધીમે એની સમજમાં આવતો જ જાય બધો જેમ જેમ સમજાય કે આ વ્યવહાર એ વ્યવહાર છે અને હું હું જ છું એટલે બહાર ફેલાઈ ગયેલું હું છે તો કે તું તું છે જ પણ હું છું પણ હું છું તો જ તું તું છે જ નહીં તો કંઈથી આવ્યો બધા બધી રીતે કહેવાય શું બહેનો કહી શકે તો બધી શું બહેનોને કંઈ જ્ઞાન ના થયું કોને કહ્યું જો મહેશ ભગવાને આટલું બધું ક્રાંતિ કરી દાદા ભગવાને તો બહુ અદ્ભુત રીતે કરી બધા એટલે છતાં આંખો એટલા વિનયમાં આવે કે જે પોતે જ પોતાના વિનય પોતાનો શરીરનો સાચવી જાણે કે જેથી બહાર જણ નજરમાં ફેરવેને ત્યારે એને અભેદતા લાગે ત્યારે પરમ વિનય ખીલે છે એમ એમ તો નથી ખીલતો અને એ ભૂમિમાં મનવચાની અને પૂદગલી ભૂમિમાં ખીલવા માટે ધીમે ધીમે ખીલે છે ધીમે ધીમે અમારે આ કુસુમતીબેન આવી છે ને એના બે દીકરાઓ ફોન આવ્યા હતા નાના દીકરાઓનો અને ખુશ થઈ ગયો એ સાઉથ કોરિયા ગઈ લો હમણાં સુનિલભાઈ તો એને શું કર્યું કે કોઈ અમેરિકન મળી એ બસમાં જતો હતો અને અમેરિકન મળ્યો પણ અમેરિકન ત્યાં સ્પિરિચલ એ લોકોનું હશે ટેક્સાસનું એને કંઈ ગયું આ વાત ત્યાં ઇન્ડિયન જે હોય તો જરા વાત કરવા હા આપણે જો અમારે તો આવું છે અમારા માસ્ટર છે ગુરુજી છે અમને આવું જ્ઞાન મળ્યું નોલેજ મળ્યું છે અમારું એ નોલેજ એટલું બધું સરસ છે કે આપણા વ્યવહારના કોઈ પણ પ્રસંગમાં આપણને આનંદમાં રાખી શકે એવું થોડું એની ભાષામાં સમજાયું હોય ને હા કહેવું પડ્યું પહેલાં તને થોડું ખીલવા મળ્યું આ તો ખીલવા મળ્યું એ મન થઈ ગયું એકદમ કહી દીધી વાત અને પીલાને બહુ રસ પડ્યો રસ પડ્યો તો ખરે હો આ તો બહુ સરસ બહુ સુંદર છે સમજવા જેવું છે તો આ તો મને અમને મળવાનું ગમે મને પણ મળવાનું લાગ ગમે પણ એમના એનો વ્યવહાર લઈને આવ્યા છે તો લાવી શકે ને કઈ લાવી શકે સહયોગ એટલે વ્યવહાર તો બહુ મોટો છે એનો સમજવો એટલે આ સમુદરો બધા ઓછા પડે શું બહુ મોટા અને એને કહ્યું પછી એકબીજા કાર્ડનું આપ કરી તો હું જરૂર મળીશ તો કે પછી પૂછ્યું તમે ક્યાં રહેશો તો કે ટેક્સાસ તમે કે અમારા બધા સત્સંગી અમારા સેલિબ્રિટ છે એટલે ટીચર્સ છે અને બધા વડીલો પણ છે ત્યાં અમારા અમેરિકામાં આવે જ છે તો કે મને ખબર પડશે તો જરૂર મળવા જઈશ કે છે જરૂર કહીશ તો મેં હર્ષદ તને તો આ ખીલ્યું તને તારી કડી ગજા ખોલવા માંડી કડી ખોલવા માંડી રસિકભાઈ જયગઢ જેટીનું કામ ચાલે આપણે આ જયગઢ જેઠી કામમાં આપણે મારે ત્યાં જેઠી એટલે કે દરિયા ઉપર હોય અને અહીંયાથી ગોર ફરી પછી પછી મેઇન રોડ આવે લગભગ દસ પંદર કિલોમીટર આવીએ પછી રોડથી ચાલીએ બધા વીસ અનામ અને બેની વચ્ચે અંતર હોય દસ કિલોમીટરનું પણ ચાલી કિલોમીટરનું રાઉન્ડ મારવું પડે એક એક બંદર ઉપર આમામ આમામ કારણ કે તે વખત રસ્તા જેવા બધા કશું હતું નહીં સાધન તો અમે જતા હતા એક વખતે રત્નાગીરીમાં બધી હેડ ઓફિસ એ લોકો ત્યાં ને તેમ કામકાજમાં જવું પડે તે દાદા અને કનુભાઈ બસમાં જાય એ પછી ભાઈ જગા આવી અને એથી બાજુના ગામમાં જઈ પાંચેક કિલોમીટર પછી બીજા પેસેન્જર લઈને આવે ને પછી અહીંયા બેસીને આપણે આગળ જવાનું હમ આ હું સિક્સટી સિક્સની વાત કરું છું છાસઠની સાલ જ્યારે અમારા પિતાજી બીમાર થયા લગભગ ઉનાળા પછી બધું તબિયત લથડી અને છાસઠના આખરમાં આ વાત તે એક વખતે આ જવાનું હતા અમે અને બસ હતી ગઈ તમે નીચે ઉતર્યા એ ટાઈમ લગભગ બે વાગ્યાનો દાદાને દોડ બે વાગ્યા છે એટલે જરાક નજર ફરે જો કે નાની પુરુષનું પૂતગા લેજો જો તમે હા કે ચા કનુભાઈ જો ખોરીકાર ચા કહે છે ચાનો ખોરેકર અને પછી દાદાનો એક નિયમ ગમે ત્યાં જાય ને આવું બહાર જાય લે ને એ શું કરે કે કોઈ જગ્યાએ ત્યારે માલિક બેઠવાય ને ત્યાં હા કેમ છો નમસ્કાર તો ચા પીવી છે તમારે એમ આવું બનાવી દઈશ ના તમને તમારા માટે જે ચા જોઈએ છે એ બનાવીને આપે ને એવી મને અપાવો જો ત્યાં તો બધો રત્નાગીરીનો પ્રદર્શું કઈ એટલી ગરબડ હતી બે વખત ત્યાં આ તો છાસ વાત કરું ત્યારે ત્યાંથી આયા ત્યારે કનુભાઈ વખતે તો બહુ આનંદ હતો પુષ્કળ આનંદ ત્રેસઠમાં જ્ઞાન તે રસિકભાઈ બાર ચૌદ વરસ અમારો મંદર દુખી થઈ ગયેલા રંજન ખબર છે ને બધું ખબર છે અરે અમારા સસરાજી એમ થયું કર નહીં થઈ જાય એ પચેલી વાત હા થોડીક બહુ તે એમાં સુનીલભાઈ શ્રીમદજી ની ભાવના હતી કે સર્વસંગ પર્યાગ કરવાની ભાવના અસંગ શબ્દ બોલે અસંગ ના થઈ જવાય ઝેરના પારખા માટે ઝેરને ચખાય નહી ચખાય આ વાત છે બહુ જોખમ બહુ જોખમ છે તલવારની ધાર જોવા માંગ છે બધું એટલે દાદા આ સર્વસંગ પરિત્યાગ એ ક્રિયાથી છે ભાવના એટલે કરવો છે એવું બોલે છે એ જ એ જ કરવો છે એમાં જ શ્રીમદ બહુ લખાણ છે એમાં તો કરવાથી થાય એ પછી અમે પૂછ્યું આ કરવાથી કરવાનું પરિણામ છે કે પરિણામ સ્વરૂપે હોય તે પરિણામ છે આવું અમે દાદાએ પૂછ્યું હો અમારું દર્શન આ જ નતું આજે તમે કહ્યું તો ફરી વળ્યું એમને જ્ઞાની પુરુષ નો એ રીતે દર્શન તો આપણે બધા પાસે છે દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ છે સમજાય સાહેબ તો ઓહો સર્વસંગ પરિત્યાગ એ ભાવના છે જરૂર પણ એ ક્રિયા નથી એ પરિણામ છે અને પરિણામ જ્યારે એનો કાળ આવે એનું ટાઈમિંગ આવે ત્યારે જે થાય છે ત્યાં સિવાય નથી થતું એટલે મેં બહુ સુંદર કર્યું અને એમાંથી પછી એમને પરિશબ્દ પર બહુ કહ્યું પરી કોઈ પણ શબ્દને પરી લગાવો એ ક્રિયા નથી બનતી પરંતુ એ ટાઈમિંગ પ્રમાણે બનતો વ્યવહાર છે પરિત્યાગ ત્યાગ નથી કહ્યું સર્વસંગત ત્યાગ કરવો એવું નથી કહ્યું પરિત્યાગ અમારા મહાત્માઓને બહુ સરસ બધા બેસાડીને બધા બટ્ટો વરઘોડો નીકળ્યો હતો અને બધાની જ ભાવના સર્વસંગ પરિ ત્યાગ કરવા મિનસા એ કહ્યું બધું બહુ સરસ છે બહુ સરસ છે અમે જાણેલું એ અમદાવાદમાં અમદાવાદના ક્ષેત્રે એ બધું તો તમે જાણો અમે તમે કહો એટલે અમારે બધા બધું આવી જાય અમે રસીકભાઈ અમેરિકા જવાનો યોગ તો ના આવ્યો અમારે ચંદ્રકાંતુ તેની કાંઈ કોઈ પણ વાત આવે ને અમારું દર્શન પદ પહોંચે તો એમને જ્યાં એક્ઝેક્ટ એમને હતું ને અમે ત્યાં વર્ણન કરીએ ને હું આ તો એક્ઝેક્ટ કરો છો તમે તો નહોતા કેવી રીતે બની શકે છે આવું બની શકે છે તો આપણી વ્યવહાર દ્રષ્ટિના પરિપ્રેખ્યમાં આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ એ જેટલી એની વ્યવહાર શુદ્ધિને કારણે વિશાળતાને પામે તેમ તમારો આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ આખો એ બધી રીતે કામ કરે શુદ્ધ ઉપયોગના તો બહુ અનન શક્તિઓ છે એટલે વ્યવહાર તો વ્યવહાર જ છે અને વ્યવહારને વ્યવહાર સ્વરૂપે સમજવાનો છે પરંતુ પાંચ ને પચીસ ઘડિયાળ બોલે છે કરું શું બોલી ચાલ જલ્દી બોલ જલ્દી બોલ જલ્દી મારું તો કહી દીધું મેં ટાઈમિંગ આવ્યો તો થયું પછી આ દ્રષ્ટિ આમ થઈ પછી વ્યવહાર તો કેટલો બધો આવ્યો આમ કરે આમ કરે આમ કરે આમ કરે ઉઠલા બધું આવ્યું અમારે રસિકભાઈ જાણે છે ખબર નહીં પરંતુ દ્રષ્ટિ તે રહી એને કીધું અને આપણે બધાને પ્રાપ્ત છે બધાને પ્રાપ્ત છે એ રીતે એનું વ્યવહારનું આખું આપણું આપણું પોતાની રીતે આપણે આપણે સમજ પડતી જતી જાય અને માપ મળે આપણે દરેકને મળે અને એનું થર્મોમીટર એક જ છે કે વ્યવહાર એ રિલેટિવ છે અને આપણે નિશ્ચયે રિયલ છીએ બસ આ રિલેટિવ ને રિઅલ જે ભાષા દાદાની આવી છે એટલી અદ્ભુત છે કોઈ પણ માણસને જ્ઞાન ના હોય તો પણ એને બહુ સારી રીતે કામ લાગી જાય રસી બોલો શું કહેવા માંગો છો એમને બોલવા નો આપો સું થોડું આપડે લઈએ થોડો ટાઈમ હા તો રાખો રાખો આપણે આપડે આના માટે છે કે આગે આગે બધા આવે છે દૂર દૂર થી જયંતિભાઈ ચાલશે જયંતિભાઈ સાહેબ તમારું જે વાત કરું ને એને દર્શન મો આખો ક્ષય થાય છે એની સાથે કર્મ ની સાથે પ્રકૃતિ ક્ષય થાય છે અને ક્ષય થાય પછી જ ક્ષાયક મળે અને ક્ષાયક શાસ્ત્ર માન્ય નથી એનો નિષેધ છે આ પાંચમા આરામાં ક્ષેક શંકિત હોઈ શકે જ નહીં શાસ્ત્રોમાં પ્રમાણ મૂકી દીધું છે અને એના સંદર્ભમાં કહ્યું કે આ કાળમાં મોક્ષ નથી એટલે જૈનોમાં જૈન દર્શનમાં બધાને પુણ્ય અને પુણ્ય ઉપાર્જનનો જ માર્ગ ઉપદેશવામાં આવે છે આત્માની વાતો થાય બધી જ થાય મને ના નહીં પરંતુ વ્યવહારમાં બધા વ્યવહારથી છે ને બધા જ દીપક સમજે તો આવી આપણે પ્રમાણ શું રહ્યું આપણી પાસે કે કોઈ પણ મનનો વિચાર આવે બુદ્ધિ એના બુદ્ધિના પ્રકાશથી જે પોતે સ્વયં પ્રકાશ તો છે જ નહીં એ બોરોડ પ્રકાશ છે બોરોડ એટલે પરપ્રકાશ છે પ્રકાશથી પ્રકાશિત થયેલી અને એ પૂલ પરમાણુની બનેલી છે આખી એ માથામાં ડોક્ટરો બધા કહેશે જ આપણને આ માથું આ બધું ઘણું બધું કહેશે ચિત્તું ક્યા બાગ તો દાદાએ કહ્યું કે મહાત્માને બેક દ્રષ્ટિ હોય છે બેક એટલે પાછલી દ્રષ્ટિ પાછળ જોવાની હવે પાછળ તો અહીંયા આગળ આંખો તો કોઈ છે જ નહીં પાછળ કોઈને પરંતુ જો એ મહાત્માને વ્યવહારમાં એની બેક દ્રષ્ટિનો એટલે કે બેક દ્રષ્ટિ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ છે પ્રકાશ એ બેક દ્રષ્ટિથી પોતે પોતાને જોવાનું જ્યારે સમજાતું જશે ધીમે ધીમે અને શીખતો જશે પોતે એવા પુરુષાર્થથી તો એને એના દોષો અને ભૂલો દેખાતી જશે નહીં તો દેખાય જ નહીં કોઈને આખા દુનિયામાં આખા ભારતમાં કોઈને ના દેખાય પોતાની ભૂલ પોતાને ના દેખાય પોતાની ભૂલ પોતાને ક્યારેય ના દેખાય આપને બધાને શું કહેવું છે વિચારો ખૂબ આજે તો બધાએ પ્રગતિ કરી છે આટલી આવી ગયા છે બધા કેટલા વર્ષોનો સત્સંગને દાદા જે રહ્યા દેખાય એક ભૂલ હે પોતાની ક્યારે ક્યારે બોલ બોલ આ કે દેખાય મને અત્યારની વાત નથી કરતા દેખાવાની દ્રષ્ટિ હોવી જોઈએ પાછળ પાછળ ક્રિશ્ચનિટી માં એ લોકોને કહેવામાં આવે છે આ ભારત બહુ વસમું છે જોજો એ લોકો પાછળ ખાઈ છે જોયે છે બધા એટલે એમનું સાંભળશો જ નહીં કે છે હાથવી રાખવા કે છે બધા તો શું કહેવા માંગે કે મોટા વહાણો ને કિનારે આવે તો ખડક હોય બધું અથડી ના પડે સતત ફર્યા કરે છે ત્યારે પોતાનો દોષ તો પોતે સરસ રીતે બઉ સાચવી રાખેલો હોય છે દેખાય તો ને પણ દેખાય તો એનું છે એટલે કૃપાળુ દો નું બહુ સુંદર વચન છે કે જો મનુષ્ય સ્વ સ્વભાવથી જ દોષિત છે કારણ કે દોષ જ દેખાતો નથી પોતાનો તો પછી આપણે મનુષ્ય કોઈ પણ પ્રકાર હોય એ નજર જાય પેલા દોષ વાળો દેખાય તો જે મનુષ્ય સ્વભાવથી દોષિત છે એના દોષને જોવો એ અનુકંપાનો ત્યાગ કરવા બરોબર છે અનુકંપા અનુકંપા બહુ મોટો ગુણ છે અનુકંપા દયા કરતી દયાના આગોનો ગુણ છે તો અનુકંપા હમ આના માટે આમનો પાર્શ્વર ભગવાનનું બહુ સુંદર દ્રષ્ટાંત આપવામાં આવે છે એમની અનુકંપા જેમાં નાગ નાગણ એમના મંત્રના પ્રભાવથી બોલતાથી જે એમના પૂતગલ એ વાણી જાય છે જ તે કેવી પણ એમ લીધો તીર્થંકરના અવતારમાં અને તરત જ છેલ્લે મરવાની તૈયારીમાં ને એમનો પ્રાણ ઉડતાની સાથે જ દેવદેવી થઈ જાય છે આ કર્મની ગતિ જુઓ કર્મની ગતિમાવતી રાશિ દેવો કેવાય બધા આવી રીતે છે એટલે તમે શું કેતા હતા દોષ દેખાય છે તમને એમ કહો છો અત્યારે દેખાય છે આંખ મળી એટલે પાછળ જોવાની ત્યાર પછી ના હોય તો શું કરે ના હોય તો શું કરે ગમે તેટલા શાસ્ત્રના વચનો શાસ્ત્રનું બધું કરો શાસ્ત્રના વચનથી શાસ્ત્રના જ્ઞાનથી પાછળ જોવું સહેરું નથી પણ બની શકે છે બની શકે છે એમાં છે ખરું કારણ કે શાસ્ત્ર પુરુષના વચન ખરા એટલે ખરું પણ એમાં બુદ્ધિ કામ કરે છે એટલે બુદ્ધિ જેને જે પ્રકારે એટલી એના પોતાની પોતાની જાતે પોતાના દેહ માટે તટસ્થ હોય એટલી તટસ્થતા અંદર પ્રગટ થઈ હોય શાસ્ત્રના અભ્યાસથી પણ સંયમ માર્ગ હોય કે ગૃહસ્થનો માર્ગ હોય સંસારનો માર્ગ હોય બંનેને એ તટસ્થતાવાળી બુદ્ધિ હોય ત્યારે એને સ્થિત સ્ટેબલ થયેલી બુદ્ધિ કહેવાય સ્ટેબલ સ્ટેબલ સ્થિત સ્થિત હજ્ઞા શબ્દો તો મુકાય વ્યવહાર છે તો આત્મા સંબંધીના બધા શબ્દો વ્યવહારમાં આવે જ આત્મા નથી તો કશું ના આવે વ્યવહારમાં આ વાત છે એટલે વ્યવહારમાં બધા આપણે પ્રયોગોમાં બધામાં વ્યવહારમાં વાતો આવે છે બધી એનું રિફ્લેક્શન થયા વગર રહે જ નહીં એનું હમ એ મૂળ મૂળ મૂળ ચેતન એ છે તો માટે અને એ હું ભાન એ બહુ વસ્તુ છે હું ભાન કોન્શિયસનેસ હું ભાન એ તું ભાન કહેવાય તને તું હું લાગુ છું ને પણ મને તો તું જ લાગે ને તું પણ એ તું મારા માટે એનો સ્વાદ કેવાય ને એનો અનુભવ ધીમે ધીમે બધા અનુભવ થાય છે એટલે વાતો કરો આપડે ચાલો પૂછો ને બોલ પછી પેલા નાના હતા ત્યાં મા બાપ એવું પાછળ પણ દા કે છે કે મને ઊંધા દર્શન કર્યા હશે તો મને પોચી જશે પણ એવા પુરુષ હોવા જોઈએ એવા પુરુષ હોવા જોઈએ એટલે હનુમાનજી એવા છે હનુમાનજી એવા છે હનુમાનજી આપણે જોઈએ છે એવું નથી એ સિદ્ધ લોકમાં છે આજે સિદ્ધ લોકમાં છે પવન પુત્ર હતા સમર્પણ કેટલી શક્તિ હતી પ્રશ્ન હોય નિકાલ આપતા અને રામ એમને પૂછતા તરત જ ભોલીના કહ્યું કે હા સ્ત્રીઓને એવી રીતે પગે લાગવાનું એવું હતું કોને કહ્યું બ્રા એટલે આજે વ્યવહાર થી છૂટી ગયા છે ને એટલે એમને વ્યવહાર બધો ધીમે ધીમે ઉકલતો જતો જાય છે અરે ઉકલતા ઉકળતા જ્યાં લપસે આવી આમ હોય તે બધું પણ એ બધી નીકળ્યા ઓ દીકરવાનું આજે પ્રતિક્રમણ જે પુરુષાર્થ કહ્યું છે અહીંયા આગળ જ આવ્યો દરેકને માટે પોતાના દરેકના પૂતબેલના પ્રમાણમાં કામ કરવું જ જોઈશે તો નહીં ચાલે એટલે આજના ધર્મ અને પ્રતિક્રમણ આ લોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાલ એટલે અતિક્રમણો થયા મન વચન કાયાના વ્યવહારમાં આ કેમનું સમજ પડે એ થર્મોમીટરની જરૂર છે અતિક્રમણ તો એની માટે અતિક્રમણ પૂતગલથી થાય છે તો પૂતગલને શુદ્ધ થવા માટે પાછું આપણે જ પૂતગલ સ્વરૂપે પ્રતિક્રમણ સ્વરૂપે એટલે પૂતગલથી આપણે એને ચોખ્ખું કરવું પડે વાસણ આપણાથી એઠું થયું અને આપણે જ આપણાથી ચોખ્ખું કરવું પડે અને ઘણા ઘરોમાં તૈયાર હોય છે તમારા ભોજન લીધા પછી તમે થાળી ધોઈ નાખો હોય છે ઘણા લોકો હોય છે મને લાગે છે એ તો સ્થાનકવાસી બધા તમે સ્થાનકવાસી કરા એટલે ના એ બધા બધા પીવે કરે છે એ થાળી આખી ચોખ્ખી થઈ જાય ધોઈ જાય આમ આમ આમ આમ કરી અને પ્રેમથી પી જવાની અને આપડા સંયમ માર્ગમાં હકીકતમાં તો આ વળાવવાની બધી વાત છે પરંતુ એ સંયમ માર્ગ છે આખું એ કરપાત્ર માર્ગ કહેવાય શું કહ્યું કરપાત્ર એટલે બે હાથનું આટલું કરપાત્ર હોય અને એમાં જે આવ્યું તે અને બત્રીસ કોળિયા જેટલું ભોજન એટલું જ બધાથી વિશેષ ના લેવાય એટલે શરીર છે અને શરીરના સાધાઓના બધું સચવાય તો ધર્મ થાય ન તો શું ધર્મ થાય એટલે સાધનને એટલું એફિશિયન્ટ અને સારી રીતે રખવા માટે એટલે આટલું જ હતું એટલે આજે જરાક દાદા કહે છે કંઈ વાંધો નહીં પણ તું ના ખાઈશ તું તને જરા બત્રીસ કોડિયા કરતા બધા પચાસ કોરિયા ખાતા હોતું એનો વાંધો નથી અમને પરંતુ તું ખાઈશ નહીં શું કહ્યું કોણ ખાશે તો પછી દાદા પૂછી તું આ ખાધાર શરીર નથી તારું વાત કે છે ખાધારો ખાય છે આત્મા તો ખાતો હશે કારણ કે નિરાહારી કહેવાય શું આહારી પણ આ બધા શબ્દો ક્યારે મળે આપણને એ ભેદ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ મળે છે હમ એટલે કાલે મારા સાહેબ જોડે થોડી વાતો કરીશું એકલામાં તમારે આવો બેસવો બેસજો કાલે સવારે કહ્યું ને એમનું વ્યાખ્યાન હિસાબીશું શરૂઆતમાં અડધો કલાક કે પંદર મિનિટ અને પછી વ્યાખ્યાનમાં તો એમની જોડે વધારે વાતો ના કરાય પછી કરીશું હજુ ત્રણ દિવસ છીએ ને અમે એ આપણે શિવ મુનિના આ પાછે સર શિવ મુનિના મારી મમ્મી તે હું છું એ તને ધીમે ધીમે સમજાવવું અને એ પ્રમાણ જીવનમાં વર્તા બાકી પ્રમાણ થયું હા એટલે આગલા પડઘા છે મારી મમ્મી આમ કેમ થાય છે એવું નહી થાય પછી દિલના સંબંધો બે દિલ હોય ને તો બંને દિલ ના લોહીના સંબંધો તો બહુ ગઢા હોય છે અને અહીંયા આગળ દિલથી મળેલા બે હોય ને આવરણ કયું છે તમે જલ્દી ક્લિયર થાય હા એ વાત સાચી છે આપડે બધાને ભાવ થાય કે જલ્દી જલ્દી થાય પરંતુ આ વખત એવો છે ઉતાવળ તો કરવી જ જોઈએ પરંતુ જલ્દી ઉતાવળ કરવા જઈએ કે આ જઈએ છીએ કે વહેલા વેલા જલ્દી જલ્દી પણ થોડી ધીરજ કરીએ ઓકે ધીરજ કરીએ સમજી ગયા એટલે દાદા એને શું કહ્યું કે ધીરા રાય ઉતાર કરવાનો વખત છે આ બરાબર શું કહ્યું ધીરા રાય ણમ નમો આય હરિયા નમો વજ્રયાણ લોકારો મગળાર પડમ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાન જય સચિદાન જય સતન હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા ખુલાસો કરવું નારાયણ સ્વરૂપ સામાન્ય પણ વ્યવહારમાં બધા એવું સમજવામાં આવે છે ને આ માર્ગમાં ખાસ જૈન માર્ગ માં આવે નહીં એ તો નખે ગયા આવું સમજવામાં આવે છે અને હંમેશા વાસુદેવો છે તે વાસુદેવો આજે નેગેટિવ પક્ષવાળાની સામે પોઝિટિવ પક્ષવાળા જે નબળા હોય જે કંઈક કશું કરી શકતા ન હોય ને નેગેટિવના બધા દબાણોમાં જુલમોમાં ડબાઈ જતા હોય એવા લોકો માટે રક્ષણ માટે આવે છે એટલે સંસારમાં આપણા માટે નેગેટિવ ફોર્સિસ માટે પોઝિટિવ તરીકે આપણે જીવન કેવી રીતે જીવીએ એના માટેનો એક બેલેન્સિંગ ફોર્સ છે બંનેનો પણ બંને મહાપુરુષો છે આ જે નેગેટિવ વાળો પણ મહાપુરુષ છે રાવણ અને રામ પોઝિટિવ વાળા એ પણ ને એ પુરુષ છે પોઝિટિવ પુરુષ પરંતુ એકલું પોઝિટિવ કે એકલું નેગેટિવ હોતું જ નથી આ મિક્સચર છે બધું સમજાયું ને પરંતુ આ બધા સમર્થ પુરુષો છે બહુ સમર્થ બહુ સમર્થ જાય તો તે સાતવી સિદ્ધિ નક્કી જાય અને જો સૌરા ચાલે તો છેક ઉપર દેવેલ થાય પછી થઈ જાય તીર્થંકર પણ થઈ શકે છે એટલે કૃષ્ણ ભગવાન દેવકી માતાજી અને બળરામજી ચોવીસમાં લાઈનમાં તીર્થંકરો છે નંબર તો જે હશે તે આપણે શાસ્ત્રમાં પણ જુદું હશે સમજાયું અને રાવણ એ પણ આજ આવતી ચોવીસમાં તીર્થંકર છે અને સીતાજી એમના પ્રથમ ગણધર છે ગણધર હવે જુઓ કર્મની ગતિ જુઓ તમે ગતિ જુઓ સીતાજી જાણે છે કે રાવણ છે અને એને મારા માટે આવું છે પરંતુ એને કોઈ જરા પણ એને પોતાનું એનું મર્યાદા નથી તોડી રાવણે મર્યાદા નથી તોડી એની બધું બધું હતું પણ નહીં તો અને સીતાશ્રી સારી જાણતા હતા સમજે એટલે આવી રીતે અને રામ છે તો રામ પોતે પોતે બધા આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ એટલે એ પોતાની મર્યાદામાં જ રહી અને પોતે પોતાના અમર્યાદ સમજથી બહુ સુંદર રીતે રહ્યા બધા વ્યવહારો બધા બધા સંબંધોમાં રહ્યા બહુ સારી રીતે રહ્યા તો રામ અને લક્ષ્મણ લક્ષ્મણ નહીં પણ હનુમાનજી બંને સિદ્ધ ગતિ થઈ ગયા છે બંને કેવું જ્ઞાન થઈને હમ લક્ષ્મણજી સીતાજીને થશે થશે સમજ્યું પણ આ સાચી વાત કરીએ છીએ આપણે કે કર્મને કર્મની ગતિ શું છે એ અકળ છે કોઈનાથી ઇન્સ્ક્રિટિબલ વેઝ આર ધી અરીસામાં પ્રતિબિંબિત થતું કે આ મન એમાં અરીસામાં આપણે પોતે કેવા છીએ એ મન બહુ એવું છે હવે અરીસો શું છે તો કે આત્માનું દર્શન જ્ઞાન દર્શન બે અને એ આખું પ્રકાશ એવો છે એ પ્રકાશમાં આખું એ પ્રતિબિંબ પામે છે અને પ્રકાશ પ્રકાશ જ રહે છે પ્રતિબિંબ આવતું પ્રતિબિંબ જ રહે છે બંને નોખા રહે છે પરંતુ આવું ભેદ જ્ઞાન મળે તો જ એટલે મનથી મુક્તિ પામીએ તો જ અને શાસ્ત્રોમાં બધા પ્રમાણોમાં કહ્યું છે મનથી મુક્તિ એને જ મુક્તિ કહીએ શરીર સાથે સાથે અને મન એ જ એનંદ જન્મમાં ભટકવાનું સાધન છે મન જ કારણ છે એનું અને મનથી મુક્તિ એને જ મુક્તિ કહી મુખ્યપણે અને એનાથી ટૂંક બધામાં સમજી શકાય આપણે અહીંયા બધા જ જાણે છે આ વાત અને વિશ્વમાં દુનિયામાં બધા જાણે છે મન ઉપર તો ઘોડાઓને એના ગોડાઓ ભરાય એવું બધું લખેલું છે પાર વગરનું પણ આપણે અમીન સાહેબે પછી ભાવમનથી મુક્ત શું કહ્યું જીવન મુક્ત થયું છે ને બહુ સારું કર્યું એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન એ બહુ સારું થયું છે ઘણું સારું છે એટલે મન જ મુખ્ય છે એટલે મન વચન કાયા જૈનોમાં કહેવામાં આવે છે તે અને વેદાંતમાં અને ઉપનિષદોમાં અને હિન્દુ ધર્મમાં ચાર અંતકરણના ફંક્શન છે બધા ચાર પ્રકારે એનું વર્ણન થોડું છે બહુ પણ દાદા ભગવાનથી થયું એ બહુ વિશદ્ધ રીતે થયું છે બહુ વિશદ્ધ રીતે આખું અંતઃકરણ આપણને સમજાતું જતું જાય ધીમે ધીમે આપણે છૂટું છૂટું સમજવાની જરૂર જ નથી બધું એટ એ ટાઈમ કે ભાઈ છે શું કહ્યું બસ સમજ અને ફાઇલ હોય એટલે શું તો કે જો કંઈક ના હોય નિકાલ કરી દેવાનો નિકાલ કરી દેવાનો અને નિકાલ ના થવાનો પડી રહ્યું હોય ને તો કે પડી રહ્યો ઘણા વખતે કરો ને ફાઇલ કરી દો હમણાં આ સરકારમાં દફતરમાં આવું કરે છે તમે તો બધું જોયેલું નહીં ને અમે તો કોન્ટ્રાક્ટ બહુ કરેલા બધા પીએડી બધા લોકો જોડે જો જ્યાં જૂની થઈ ગઈ ને ફાઇલ કરી દો ફાઇલ કરો તો અભરાઈ દીધી પછી એ કેસ આપણે ફરતી ઉપાડવું હોય તો બહુ મુશ્કેલી પડે સર શું સર ફાઇલ આ દાદાના એક એક શબ્દો એવા છે મી શ્રી સિમંદર સ્વામી અરિયંતમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિયંતમાત્મા દરેક જીવ માત્ર માં બિરાજેલા છો વ્યવહાર પક્ષે તેમજ નિશ્ચય પક્ષે કરીને વ્યવહાર પક્ષે તેમજ નિશ્ચય પક્ષે કરીને એ તત્વગુણ અવસ્થા થી જે તત્વગુણ અવસ્થા થી વ્યવહાર પક્ષે ને નિશ્ચય પક્ષે સ્વરૂપ આપનું વિતરાક પરમાત્મા જે દ્રવ્ય ગુણ અવસ્થા થી છે જે દ્રવ્ય ગુણ અવસ્થા છે તે દ્રવ્ય ગુણ અવસ્થાથી તેજ દ્રવ્ય ગુણ અવસ્થાથી મારું મારું વિતરાક સ્વરૂપ त्म स्वरूपे प्रगट शुद्धात्मा स्वरूपात्मा भगवान हे शुद्धात्मा भगवान भक्ति नमस्कार करूच अभेदी धी नमस्कार करूच प्रमाश प्रमाद आड़स मोका खाता जोका खाता आज्ञाधर्म भंग भूलो थी अपनी समक्ष जाहिर करूची भूलो अपनी समक्ष जाहिर करूच हृदय पछताव करूचे हे प्रभु हे प्रभु मैंने आज्ञाधारी क्षमा करो क्षमा करो क्षमा करो મને આજ્ઞા ધારી ને ક્ષમા કરું ક્ષમા કરું ક્ષમા અને ફરીથી અને ફરીથી આજ્ઞા ધર્મ ના જીવનમાં એ આજ્ઞા ધર્મ ના જીવનમાં એવી કૃપા કરો કે આપ આ અજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એને એને વ્યવહાર બધા ભેદભાવ છૂટી જાય વ્યવહાર દ્રષ્ટિના બધા ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ થઈ જાય બધા વ્યાપે બધા વ્યાપે વ્યાપે વ્યાપે જય બસ તો આજે જય શચિદા છુટપુટ બધા ને આવે છૂટપુટ બપોર પછી આવેલા મહાત્માઓ જરા ધ્યાન આપશો સવારે નાસ્તાની નૌકાશીની વ્યવસ્થા અહીંયા ભોજનશાળામાં છે એટલે બધાને અહીંયા લાભ લેવા વિનંતી છે બપોરે જમવાની પણ અહીંયા વ્યવસ્થા છે અને આજે જે ચોવીહાર કરવાના જે કહેલું છે તે બહેનો જલ્દી ચોવીહાર કરવા પહોંચી જાય કારણ કે પૂર્ણાછ થઈ ગયા છે જે જે બહેનો ચોવીયાર અને અને સવારે નાસ્તા માટે આઠ વાગે પહોંચી જવાનું છે સવારે નાસ્તા માટે આઠ વાગે